અર્થ સમજ્યા પછી બોલવામાં આનંદ આવે છે અર્થ સમજ્યા પછી બોલવામાં આનંદ આવે છે એટલે અર્થ નો પરમાર્થ સમજતો પરમ અર્થ અર્થ જે છે તમે જે જાણો છો એ પણ અર્થ છે પણ એનો પરમ અર્થ શું તો ક્લાની પુરુષ બતાવે છે પરમાર્થ નો અર્થ ના હોય પરમાર્થ એટલે અર્થ ની અનુભૂતિ છેલ્લામાં છેલ્લી અનુભૂતિ આત્મા પરમાર્થ સ્વરૂપ છે કેવું છેલ્લા છે નવું ચેસ્ટ કલમો માં ચેસ્ટાઓ કઈ છે કાયા થી જે થાય એ ચેસ્ટી ચેસ્ટાઓ મન ની ચેસ્ટા હોય તો મારે मन चेष्टा हो मन चेष्टा बंद कैसे बंद बढ़ू बन चलो चलो जन भगवत गुणो प्राप्त करे ते भगवान कहवा भगवत गुणो क्या भगवत गुणो લોક ભગવાન કે એવો માણસ હોય ગુણો હોય લોકો એટલે મમતા ના હોય અહંકાર હોય પણ થોડો ઘર તો બગી કશું હોય ને કચરો ના હોય ભગવત ભગવત જેમ ભાગ્યવત કેવાય છે ને ભાગ્યવાન ભાગ્યવત એ ભાગ્યવાન કેવાય એવું આ ભગવત એ ભગવાન કેવાય ભગ એટલે અમુક ગુણો હોય છે તો મૃદુ માદવતા સરળતા સૌ એ બધા ગુણો થાય એટલે ભગવાન કહેવાય તમાક રાત વિતરાગ ની છે વિતરાગ ની રાત મોટ જ નું હોય સો ટકા સાચી છે એમ કહ્યું લોકો ગાળો દીધી લોકો ને મત માં પડેલા લોકો ને તો આદળા હોય મતાંત હોય શું હોય એટલે પ્રૂફ કહી તો નઈ કાલે જીવ જીવડામાં જીવ કહો તો મારવાનું બંધ થાય બધા માં જીવ કહો તો મારવાનું અટકાયક વિવેક દાદા સત્તા વિવેક જોઈએ રૂપા કરી બહાર ના ગયા રાજીપો કૃપા ગુપ્તો હોય રાજીપો ખુલ્લો દેખાય રાજીપો ખુલ્લો દેખાય કૃપા ગુપ્ત હોય રાજીવ આપેપ રાજીવો રાજીવ એવું કરતા જતી આવે તો આપડે જે તે રીતે કામ થવી જવું જોઈએ કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય અને રાજીપો કેવી રીતે પ્રાપ્ત થાય આ રાજીવો તમારા કરો છો રાજીપો પ્રાપ્ત થાય કૃપા તો તમારે એકદમ આગળ વધી જાઓ અને તમારે મારી દખલ ના કરવી પડે પછી કૃપાપુરી પાણી કર્યા કરો એટલે આનંદ થાય એટલે કૃપા ઉતરી એક છોકરો સાથે બાપ ને તાર હોય તો એક છોકરો બાપના કયા પ્રમાણે ખુબ કમાય બાપ નો કૃપા ઉતરે અને એક ના કમાય પણ રાજી રાખતો હોય તો એનું કામ નહીં કહેવાય રાજી રાખે તો તમારા હાથમાં સર્વસ્વ છે તમારી વારે વાર્તું કશું બાકી રાખી નથી મેસ રાજી રાજીમાં સંસાર ફળે એને પેલો બે સંસાર ની અડચણ કરતી જાય અને કૃપા નું તે મગ ફળે એટલું જ મળે રાજી વધારે ઉત્તમ રાજીપો સંસાર પણ સંસાર ની અડચણ ગલી પછી કરતો આવડવું જોઈએ પછી પેલી ગલી પછી સમજી જાય સીધી જોઈએ વ્યવહારિકતા સીધી એટલે કેવી પણ વિવેક પૂર્વક તેરી ગલી ચાલે છે બધા राजी ते के के जे ज्ञानी ना चरण मा हो वंदन नमस्कार दे। करवाज હા દેહ માં અમે રહેતા નથી એ માર્ગ માં બે નથી એવી રીતે પોતાની જાતને ચિંતન કરવું એને પેલું એવું કઈ શબ્દ ભૂલી ગયો પે શબ્દ ભૂલી ગયો વખતે દેહાથી દસ હોય એકાદ ગોઠવા શુક્લધાન જ્યાં સુધી જ્યાં સુધી તમે આત્મા ન તારો ત્યાં સુધી ના હોય કમિક માર્ગ આત્મા ત્યારે દર્શન આત્મા થાય આ ના હોય એટલે શુક્લ પણ થાય પણ એમના ધ્યાનમાં જ હોય હું શુદ્ધાર્થમાં છું હું જેઠા ભી છે ધ્યાનમાં ના હોય તો શુદ્ધાર્થમાં ધ્યાનમાં હોય એ ધ્યાન કર્યું ત્યારે શુક્લ ધ્યાન એ તમારા લક્ષ માં હોય જેમ સવારે નવ વાગે દુકાનો ભરાય છે અને મૂરત છે તે તમે રાતે જાવ તો ધ્યાન માં હોય એજ ધ્યાન હવે એ ધ્યાન જયારે ધ્યાતા ધ્યેય ને ધ્યાન એકતા થાય ત્યારે એનું એનો આનંદ ઉત્પન્ન થાય નહીં ધ્યાન તો કેવાયજ પણ ધ્યાતા ધ્યેય ને ધ્યાન એકતા થાય એકત્ર આ તમે દાદા ભગવાન જય ઘર બોલો એ ઘરે તમે ધ્યાતા કેવા દાદા ભગવાન એ ધ્યેય કેવાય દાદા ભગવાન સિદ્ધજી કાય એટલે કીર્તન ભક્તિ કેવાય દાદા ભગવાન તે ધ્યેય કહેવાય આપણું તે ધ્યા અને ધ્યેય એક થાય એટલે ધ્યાન ઉત્તમ થાય એનો આનંદ થાય આ મોટા મોટું ધ્યાન છે દાદા ભગવાન સિંધજી કરે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 શિવશંકર ભગવાન માલકી બની વાણી હતી લોકો સમજ્યા નહિ સમજ એટલે આરોપ આપ્યો કે બોલ્યા એનો ફોડ પૂછ્યો નહી દેશના દેશના નો અર્થ એ માલકી વાણી દેશના અર્થ માલકી ગણી વાણી અને ઉપદેશ એટલે માલકી વાની વાણી ઉપદેશ એ માલકી વાની વાણી ઉપદેશ કોણ આપી શકે જે માલિક છે અને દેશના માલિકી ગણી વાણી હોય સહ નીકળ્યા કરે બસ માલકી વઘની વાણી એ તીર્થંકર ભગવાન ને તે દેશ ના અને આ પણ દેશ પેલા ગોંઠાણા માં જે ઉપદેશ આપે તે આદેશ કેવાય શું કેવાય આદેશ જેટલું બોલે ઉપદેશ વાળા જોખમ કરવું પણ જેટલા કચાય હોય ને એટલા કચાઇ સહિત કરવું કરે તો જ જોખમ કચાયો હોય અમુક કસાયણ કચાય બાકી બીજા બધા કચાયો હોય ને ઉપદેશ અપાય નઈ નરક ગતિ થાય આદેશ તો તમે જોયો ને મિત્રો કુટાણ હતા બધા સાધુ માર્ગ આપે છે ને એ બધો આદેશ કહેવાય સંદેશ સંદેશો સંદેશો ને એટલે સંદેશો અમારું કોઈ તારીખ સત્યાવીસ દસ ત્યાંથી મહાત્મા શ્રી ડોક્ટર કેવી પટેલ ને ત્યાં ખંભાત સવારે પછી વધ અંદર ખબર આપે ને અંદર એ કોઈને છોડે ની અંતર ઘર માં આવે ત્યાર પછી બંધ એમ કે આપણી પાસે આપણે રહીએ છીએ એમ કહીએ તો કેમનું ચાલે કે છે જોખમ બધું નિરંતર ભય ત્રાસ ઉષાદી સુખ પડે નહી મન માં માને પોતાનો હોમ ડિપાર્ટમેન્ટ હોય તો હતી બ્રાહ્મણ વાણીઓ બધું અને હોમ માં આવતા બધા હોમ માં આવતા બધા એક હતી આ બધી ઝઘડા ફોઈન નથી સામાજિક વ્યવસ્થા માટે જે કઈ કર્યું છે આ તો જે સામાજિક વ્યવસ્થા માટે કઈ કર્યું છે એને આપણે જે મળ્યું એ ખાય છે કોઈ વખત જોવામાં આવે છે ચિંતા વગર નાખે એટલ થી પડે જ્ઞાન લીધું કોને કેવાય માં બેસી જાય તો આપડે ના હોય જ્ઞાન લીધું જ નથી બનાવ્યું Chambar નક નઇ ને નેતય નિંર ને ને ને નિંય નેનગેત? Chambhar નિંપર્ય ને ને ને નારનહેનગ નઇ નાયન મે નબ નએ ને ને ને નઇન� કહીયા કે તો આ શરીમાં એ રીઅલાઈઝ થયું નથી એમ કહે છે કે અહીંયા છે પણ એ રીઅલાઈઝ નથી તો એ કહે છે કે એ કેય છે એમ એમ કહે છે કે અહીંયા છે પણ રીઅલાઈઝ નથી થતું શરીરની જુદો પડી નથી અહીંયા છે તો ચેતન તત્વ અહીંયા હરો દે એમ કહે છે કે રીઅલાઈઝેશન એમ કહે છે કે આ અહીંયા ચેતન તત્વ છે પણ એ લોકો કેટલા છેલ્પિત વાત હોય સાચી વાત નઈ આપણે સાચી વાત કાયમ માટે કરેક્ટ હોય અને આ ફેફાર થયા કરે ત્યાં હૃદયમાં પુસ્તકો માં ખોલે પુસ્તકો પોતે અક્ષર સ્વરૂપ એમાં હોતું હોય છે ચેતન ચેતન છે સૂક્ષ્મતમ છે બેન ભેળી પડે એટલે ચેતન ગોટું જ્ઞાની ચેતન સ્વરૂપ થઈને બેઠા છે એ તારે ચાલે તારે ભેળ પડી જાય એ રીતે નરાત પલિ આજે સાકર કરી છે તારે લોક પૂછે સાહેબ ગરી એટલે શું એ કોને શબ્દ ના ઉતરે તારા મોડા પડે તારે ખબર પડે એટલે આરે મોરામે એક પરોપરી એટલે ઘરે આવીશું સમજી ગયો અરે અરે પત્ની ગરુ દીના કાહે તો ઘરે ઈશું એને કે આલો એ એ અનુરા પી લે આ હા આ ઘણા પ્રકાશનું વાણન કર્યા જ કરીએ 10 વર્ષ તો એ નામ જ નહોને પણ એક એક કર્મ કર્યું કોણે કરેલો? બધી વાત સ્વીકાર કરી દેજે બીજા બે કોણ છે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 બધા ખાઈ પીને ખવડાવી દે કે છોકરા એ તમે ખરું કેશો આ બધાને ખવડાવી દે બધા બધું કવડાવા પાસે વાપર્યા બે એક લાખ રૂપિયા કે આજે હંગરો કર્યા કે જાનવર નઈ છે તે હોય છે એમને ઉમર લાગતા અમુક ટાઈમે મુદ્દત બંધ થઈ જાય છે ગાયો ને આ ભેંસ બઢ્યા ને બધા ને પોજરા પર મૂક્યા નઈ મમ્મી પહોંચ્યા પછી નહીં ચિત્તે દુકાને વેચવા પી અકલ વાળા ખા ને જેટલું તેલ નીકળ્યા એ બધું કાઢી કરે એમાં આત્મા હેતુ માટે ચાલુ છે મનુષ્ય આત્મ હેતુ માટે જીવન છે જો આત્મા હેતુ ના મળ્યો તો બધું નકામ થયેલું છે આ ભગવાને બનાવેલું નથી ને કશું છે નહિ જો ભગવાને બનાવ્યું હોત ને તો એનો અંત આવત કોઈ પણ નવી વસ્તુ બિગીનિંગ થયેલી હોય એનો અંત આવ્યો ને આવે બિગીનિંગ થયેલી હોય તો એનો અંત આવ્યો ને આવે હા અંત વાળું જગત જ નથી અનારી અનંત છે આ જગત કોઈ બનાવનાર જ નથી આનો કુદરતી સેલ્ફ મેડ છે સંયોગી જમાવટ થઈ છે ટુ વેયર નવો ભેગું થઈ જાય પાણી થઈ જાય એ થઈ ગયું છે ટુ વ્હીયર નવો ભેગું થાય ઉપર અને થોડુંક વાતાવરણ ઠંડક ભરી તૂટી પડે ઠંડક ના ભરે ના તૂટી પડે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 અને આપડા લોકો ક્યાં અપમાન કરી ઓછા કાઢે છે એ નિરાતે છે બધું આ શું ફૂલ કરી ના ગોળા હાથે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 બાપુજી ના કરવા એ તો મોક્ષ જ મોક્ષ ફરી તમારે ભગવાન બધું કઈ ભગવાન મજા ભાઈ વાન એવું એક જ્ઞાન જ નથી ને, પાપે બંધાવે પુણે બંધાવે પરિવાર ના જ્ઞાન જ નથી આ પરિવાર જ્ઞાન ના પ્રમાણ થી ચાલતા નથી એમની પાસે એને ઓર્ડામેન્ટ કરનારું એ બધું જ્ઞાન છે એમની પાસે શું છે પણ સંસાર ઓછો કરવાનું જ્ઞાન એમની પાસે નથી આપણે ત્યાં સંસાર ઓછો કરવાનું જ્ઞાન છે એટલે ગજુ ગજામાં ગજુ કાપી ગયો હોય તેની ઉપર કેવા માણસો ખરા શું અને કેટલાક માણસો એ કે મારા નવું એ કાપી ગયો મારો દોષ હશે એનો શો દોષ એવું કે નારા અહી અને પોઈન્ટમાં તો હમ જ ગુણોપણે બધા એ પણ થોડા હવા નીકળે અમુક પુનર્જમને સમજે છે જે લોકો હું કરતા છું એવું ભાન છે ભલે જ્ઞાન થી પણ ભાન છે ને હે હું આ કરું છું જોખમદારી મારી છે એમ પણ સમજે स्वरूप प्रकृति में ઉદગલ પરમાણુ છે ક્રિયાવાન છે સક્રિય છે પોતે લોકોએ માન્યું તેથી આ ચાલ્યું બધું ગાડવું સમજે તો? કોઈ લોકડે અંદાજ શક્તિ ને લોકો મેં આરામ કર્યું પ્રેમ કર્યું આખી જિંદગી લોકો દવાઓ કરી બધી જાતના દર્દ કાઢ્યો કે પણ અત્યારે પેશાબ કરવો હોય તો મારાથી બે થી પણ થતા કે માડ એક ટીપવું પડે કે ડાક્ટર તમારી શક્તિ કઈ જતી જગત ના મનુષ્યો ટીઓ પીએસ છે ભમેડા છે પ્રકૃતિ ના અધીન છે ત્યાં સુધી ભમેડો છે અને સ્વાધીન થયો પરમાત્મા શું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 અને મન નું પ્રભાવ ઉદભવતા મન નો ફાધર કોણ અભિપ્રાય ઓપિનિયન ઇઝ ધા ફાધર મધર એટલે મન કોઈ ભગવાન જે કોઈ આપેલું નથી આપ્યું એને કોને આપ્યું ભગવાન ના મન ને મન તો ઉભું કર્યું છે તમે ઓપિનિયન આપીને ઓપિનિયન બંધ થઈ જાય મન બંધ થઈ જાય બીજું પણ આપે બુદ્ધિ ના અહંકાર બે ભેગા અહંકાર અતરો છે તે બુદ્ધિ ના કયા પ્રમાચાર છે અને સારું થયું કે સારું ખોટું છે બધું એનાથી એમ થાય ખાવાથી મન નહી થતું ખાવા પીવા ભોગવવાથી મન થતું અભિપ્રાય મન થતું અભિપ્રાય આપે કે તરત જ ભાવમન બંધાઈ જાય અભિપ્રાય આપે ભાવમન બંધાઈ જાય તો એના બેતર દે મનસ પર પરવાર કરવાની એટલે દે દેવા પડે મન એ ગ્રંથિયો નું છે અને ગ્રંથિયો દરેક ગ્રંથિ ના જુદા જુદા વિચાર હોય છે મનમાં અનેક ગ્રંથિયો પડેલી છે અનેક ના પડે દરેક ગ્રંથિ વાર જુદા જુદા વિચાર એ ગ્રંથિમાં બે વિચાર ના હોય એક જ વિચાર જયારે એ ફૂટે એક જ વિચારો ચાલ્યા કરે હવે તમને કાંતિભાઈ હા એ મન નથી સાહેબ કે અને મુસલમાન ને એ ગ્વા વહેલી હોય વધારે કોઈ મરાઠો હોય કે ખાવતો અભિપ્રાય પણ હા હું શું કેવા માંગુ છું આગળ વજન કેવાનું तो तो तो तो निकाली ने। निकाली भाव भाव भाव ने निकाली जसे ने निकाली ले रस्तो अभिप्राय नहीं जगह सारी जगह बहुत सरस बाकी लाख मिल ते फरो वर्गे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 છોકરા બીજા થોડે જાય અને હોટલ માં જાય થોડું ભાવ કર્યો હોય તો ભાવ કરી મને ભૂ હોય તો મન નહી ભાઈ છતાં બહુ દા ત્યા કરે ને એટલે પછી બધા વાતો કરે તે આ ભૂમર નહી ખવાય પણ આવતી બઉ ભીજ પાડી અને પાડી ગ્રંથિ ઉભી કરી આવતા બઉ ખાતા શીખવાનો એટલે તમે છો બધું જે છો તે કોઈ ભગવાન નો માર્ગ ગાળ્યો નથી ભગવાન તો પ્રકાશ આપતા નથી કોઈ જીવને દુઃખ પ્રત્યક્ષ દુઃખ ન થાય એ એવી રીતે તમે ખાઓ પીઓ મજા કરો છો એટલે પ્રત્યક્ષ દુઃખ તો ચોખા છે એ કેન્દ્ર ખાઓ તો એને પ્રત્યક્ષ દુઃખ થતું નથી એને શું અને પરોક્ષ વેદન થાય છે પરોક્ષ વેદન થાય છે તેને જતે એનો ઉર્જવક્રમ જાય થાય છે સો ટકા માણસ સાથે ગમે તે રસ્તે સો ટકા હું જે પૂન ના કમાયો હોય પચીસ પાપ ના કમાયો હોય સો ટકા કપાયો હોય તેમાંથી ઘઉ બાજરી ચોખા લાલ બધું ખાધું દસ ટકા જતા રેલા લોકો એ જીવો ને ખાધા બધું એમનું ઉર્ધિકરણ થાય એમનું વૃદ્ધિકરણ થાય વૃદ્ધિકરણ નો નિયમ આ છે મનુષ્ય ખાય તો જ વૃદ્ધિકરણ થાય ભગવાન શું કહ્યું તું કે જેને મોક્ષે જવું હોય તેને આ બધું ખાવું નહિ જયારે પ્રત્યક્ષ દુખ થાય એ જીવો ખાવા